નાખ્યું હતું મને લાગ્યું કે આ પોરમ પૂજ્ય રાખ્યું કેવલ દિવસ તો હતા અને બધું અત્યારે દહી રાજ્રમ ભોજનાલય ને બધું શ્રીમદ રાજચંદ્ર નું આશ્રમ સુધીર ભાઈ ના જોડે આવ્યા હતા પેલું એમની ત્યાં જતા હતા સુધારસ માટે એ પૂછતા હતા કે હું આ કરું છું સુધારસ પછી આમદાવાદ વાળા સુધાર પ્રાપ્ત કરી મને આત્મ થઈ ગયું છે કે આત્મ જ્ઞાન ને આત્મ જ્ઞાન કેવાય આત્મ જ્ઞાન માંડે શું તાવે જીભ વઢાડે તારે રસ ધરે સુ રસ તે બધા હિમાલય માં બધા આવે છે તો આત્મ જ્ઞાન થઈ ગયું કે બઉ રહે બાકી આત્મજ્ઞાન ના હોય એ સુધાર હશે ખબર છે કે આ સુધાર એજ્ઞાન જ્ઞાન લઈને ગયો પણ એનાથી ફરે નઈ કારણ કે એમાં આ ચાચો થઈ ગયો ને ભૂત ગયો ભૂતગલ ની રસ ચાતો થઈ ગયો ને તેને આ રસ ઉત્પન્ન થાય ને ધીરે મને એમ જ ટોળી બધી ભેગી થઈ આપણે મોટું પાપ કેવાય આપડે તો આપડે તો જ્ઞાન લીધા એક શાંતિલાલ કરીને શાંતિલાલ કરી ને એના નામથી દૈસા દેગા સા એવું નાખે એવું કરતા કરનારા માણસ પણ હોય એનું કામે ફરી કાઢેલું અને પાછું તે હતા આપડે મને મને કઈક મને કઈક બનાવો કે કોઈ જગ્યા એટલે ચલાવવું કે પૂજા ની કામના વાત છે અને પેલા સાધુઓને આચાર્ય મહારાજ અપાયું જ્ઞાન અપાવડાયું ડુંગરસિંહ મહારાજ ગાણ પાછી ના ડુંગરસિંહ મહારાજ હતા ગયા સાધુજીઓને એ અમને ડુંગર થી સમજાયું આ નાની પુરુષ છે તમે પણ મનમાં એવું કઈક કરો કે હું એક જગ્યાએ દેખું અને ત્યાં બધું હું ચલાવું એટલે હું મનમાં સમજી ગયેલો નમને થોડા અમને દફાઈ દફાઈ કરો જવાથી શાંત ના થાય તો ના ચવાથી જમાઈ દીધું ત્યાં જવાયું બધું કર્યું પુસ્તકો સાથે તમે ક્યાં હાડો ગયા છે પેલા આપડે તો આવતા હતા રાજકોટ વાળા બધા ના પાડી ગયા તમને બધું મળી ગયું કે ના એ ત્યાં તમારે નઈ થાય દાદા પણ ગભીર લડે છે પણ હા તમે વાત કરશો એ પાછ તો કોઈ ગયું નઈ એટલે પેલા બધા અહી ભલે ભેગા થઈ જાય તો વાત કરી જાય એમ શું કરું લાયક ચંદ્ર નામ પર પોતાનું એ પાડી દેવું પાડી દેવા ગયા પણ પછી ભર્યું સ્વભાવ માટે સ્વભાવીએ લખે છે પરમ પૂજ્ય કેવા સંપન્ન લખે છે પરમ પૂજ્ય લખે વસ્તુ નથી કેટલી પૂજરતા જોઈ છે ખબે પણ એમાં દાળ ચાલે આ તો પેલા એના જો દાદા કે છે કે આ બધા મહાત્મા શિષ્ય છું બધા ગુરુ થઈ જઈએ કે તમારા ભલી વાર ના આવે અને કપાળ દેવ ઉપર જે ગજંગા પુરુષ છે સ્વાભાવિક ભાઈ થકી જ છે મૂકવાનું તમે સમજાવ્યું ને આપડે કોઈ નિંદા નહિ કે આપડે નિંદા માટે આપડે ધર્મ જ ના હોય આવું ના હોય શું કયું નહીં છોડી દે પછી ના છોડે હમદરબાડી ને છોડી દે પાછા એવું નથી આ બહુ મજબૂત નથી આજુદ્વારા માણસ તો બધા ગયા બધા એક તો તેથી આગળ વધવાનું ચાલ હવે એ છતાં સ્વાભાવિક ભાઈ પડી ના જાય એટલા માટે ઉપર ઉપરી કરે છે એને ઉંચે લાવવા માટે ઉપકારી કરીને બોલે છે ફટકો મારીએ બસ પહેરી લાગે તો ફટકો પાણી નહી નહીં પડી જાય ઊંચે મોકલી લીધો ગાઢ પણ નહિ ચાલે એટલે આપના પ્રતાપે અત્ર આનંદ વ્રભુ પ્રતાપે ઉપાધિ ની વ્રતિ છે ભગવાન પરિપૂર્ણ સર્વ ગુણ સંપન્ન સર્વ ગુણ સંપન્ન કેવાય તથા અપલક્ષણ કયું વિચિત્ર કહ્યું લીલા શું કેવું ભગવાન કુ તો નથી હા પણ આ વ્યવહારિક સાબ્રત થી પુરુષ થયા જેટલા સામ્રત વાળા સમર્થ પુરુષો તે આપને પ્રાપ્ત થયેલા અન્ય જ ગાઈ ગયા છે આ શબ્દ અમે આપને પ્રાપ્ત થયેલા જ્ઞાન ને વાક્ય નીકળ્યું એટલે વાત નીકળી વાત કરે નવેરા છે એ જ્ઞાન ની દિન પ્રતિદિન પણ આત્મા ને પણ વિશેષતા થતી જાય છે હવે આવું પોતે લખ્યું એટલે એ જ્ઞાન મને પણ વિશેષતા ઉત્પન્ન થાય એમને ક્યુ કહ્યું કે પોતે હું ભાવું છું કેવળ જ્ઞાન સુધી મહેનત કરી શંકા ત્યાં આગળ રહી નહી નિસંગ તમને કોઈ શંકા ઉભી થાય છે કે આત્મા હશે કે નહીં આજ આત્મા એટલે પછી શંકા ઉભી ગણશે જ્યાં સુધી શંકા હોય કે આત્મા આવો હશે કે તેવો હશે આચાર્ય આવો હશે તેવો હશે એને સમય તો મોહની કઈ શું કયું સમય મોસાર ની મોહની રહે આત્મા મોહ રહેલો છે એટલે આવો હશે કે તેવો હશે આત્મા છે એવું નક્કી થયું ખંભિત થયું આ સમજાય એટલે આપણા બધા સમજગતો બોલ ની ના હોય કેવો હશે કેવો નહીં એના મનમાં આવવાની જરૂરત ના હોય એટલે નિસંગ પણ નિર્ભય પણ આપણે ભય કોઈ જાત માં નિર્ભય પણ અને પૂર્ણ પૂર્ણ અવસર પ્રાપ્ત કરવાની કરાવવાની કરુણા સાગર ગુપ્ત રહેલાની કૃપા થશે એમાં આશા રહેશે છતાં ભાઈ અલૌકિક બજારી છે તે વિષય શું કેવું સમજાવ્યુંવૃત્તિ પીડા આવી બીજું બધું જ લાગે છે બધું જ છે પણ નિવૃત્તિ નથી ફક્ત શું કર્યું જગત ને જગત ની લીલા બેઠા બેઠા મફત જોઈએ સિનેમા તો સાઈન રૂપિયા પાંચ રૂપિયા દિવસ છે આપની કૃપા ઈચ્છું છું આ કૃપા ઈચ્છું છે અનાદ બની અહત નાખ છે નાદ નાદ ઉત્પન્ન થાય છે તેમાં ધ્યાન રાખે એકાગ્ર હતા કરે રાતે ડ થયા કોઈ કે આપણે જે પ્રાપ્ત કરવાનું એની જે એકાગ્ર કરવાનો પૂરું થઈ ગયું હવે બીજું કાર્ય આ બધું આમાં કેટલું લખે એક અક્ષરક્ષર તમારે આવી ગયું છે દાદા ના જન્મ દિવસ નો પત્ર છે લોકો ભૂલી જ આ મોર માં આવવાની જરૂર નથી અમે એ સાધુ આવીશું આ મોહ મે કેટલાકાળથી અનંત કાળ થી પોતાને પોતા ને પોતા વિશેની જ માનતી રહી ગઈ છે વાણીજી વાત એવું આ સ્થળ છે અદ્ભુત અને વિચારણા માંગી લે છે કે આપડે પોતે કોણ છું એનું ભાન ચાલ્યા જ કરે જ્યાં વચ્ચે ગતિ નથી ત્યાં વચન ની ગતિ એની મતી પહોચતી વિચરાતા ક્યારે રે જ્ઞાન હોય તો નું રહે જ્ઞાન ના હોય ત્યાં સુધી આવેદાસીનતા આમ ખેરખેરી કરે તેની પણ ઉદાસીનતા જો આક્રમણ કરે તેની ઉદાસીનતા બધે ઉદાસીનતા ઉદાસીનતા વિતરાંતુરુષો ની ભક્તિ પ્રત્યે લીન થવું ઉદાસીનતા આવે તો લીન થાય સત્પુરુષો નું ચરિત્ર નું સ્મરણ કરવું એમાં ચારિત્ર એ તો આ ત્રણ દસ છે કે જે કરે કાર્ય કરે પપર શું લખણ ચિંસ લખણ શું લખણ છે જેમ કોઈ કારણ આવડું બોલે નિરંતર કરવું જોઈએ એ તો મુખ્ય આધાર તેના મન વતરતા ની પ્રત્યેક ચેષના અદભુત રહસ્યો ફરી ફરી નીતિ જાહેર મનોવચન કારણ પ્રત્યેક ચેતભૂત રહસ્યો ફરી ફરી હૃદય નિર્વાણ ના અર્થે માન્ય રાખવા યોગ્ય શ્રદ્ધવા યોગ્ય ફરી ફરી ચિંતવવા યોગ્ય ક્ષણે ક્ષણે સમયે સમયે લીન થવા યોગ્ય પરમ રહસ્ય છે આ પરમ રહસ્ય હોય અને મહામાર્ગ છે અને એ સગ્રાનું કાળ આ બધા શ્રાવણ કોઈ વિદ્યના સદુષની પ્રાપ્ત હાજર સદગુરુ ની પ્રાપ્તિ ચાલે તીખાઈ કરે વડે કરે તો ને એ કામ કરવાનું હૃદય નથી રાખવું જબરજસ્ત પણ એમ ચેસ્ટા ચેસ્તા પાંચ પાંચ સુધી પછી માથા પૂરશે નહીં નીચે નવી નારીઓ ખોલે વધે રહેતો કે મળે મૂર્યો પાય એ ગયા ગયા શું કામ થયું કરે એમાન પેમાન કારણ કોઈ વિદ્યમાન શકુલ એની પ્રાપ્તિ તે પ્રત્યે અવિચળ શ્રદ્ધા અવિચળીએ અધિક શું લખવું આજે ગમે તો કાલે ગમે તો લાભ હશે અને ગમે તો તેથી મોડે અથવા વેળે એ જ પ્રાપ્ત થાય સીટકો છે પર્વ પ્રદેશ મને તો એ જ સમજશે અને તેના તેમાં ત્રિભુવન ઉપયોગ માટે જોઈએ પત્ર ની પ્રતિક્રિયા આપશો એ જ કહેવા માટે જીવવા ઈશ્નાર રાયચંદના વન લોકો માર ભરે દાદા દાદા અને એમના દાદા નું શું નામ બરાબર અને અંબાલાલ ના દીકરા દીકરા ના દીકરા ના દીકરી અંબાલા દીકરા કેટલા હતા લાલચંદ ની પેઢી પર આવેલા નથી અમને કોઈ છોકરાઓ છે છોકરા ને છોકરાઓ છે બધા જતા રહ્યા દાદા ભણતા ઘરે ઘરે બેડ ભાઈ ગયા છે બેન જે સાચું શું છે સાચું કે ફાયદો કેટલો પાંચ પચાસ માં ને ફિરતા જરા સારી વધી જાય બીજા બે પા ને ખબર નથી કે હું તું મારે બોલવાથી છું પહેલા વાળું ખબર નથી તારે બોલી નાખે પુલાવા બી માં પુલાવાગેવાર ચાર સાચ મુંબઈ બીજા સોમવાર પચાસ ભાઈ જુનાથી શ્રી કલોલ કલોલ માં શારીરિક વેદના ને વેદના થાય પગ દુખતા હોય ક્યારે ભક્તિ હોય સાચી નો બટાકા માથા હોય તો આપડે શું કરવાનું કર્મ નું દેહ ની વેદના દેહ નો ધર્મ છે અને પોતાના કર્મ નું કોઈ ગુનેગાર રહ્યો નામ તપાસ તૈયાર કરવા છે લોકો દેખા ઘણી વાર સારી બહુ વિશેષ વસ્તુ હોય છે ત્યારે ઉપર જે કયો છે તે સમ્યક્ત વિવડા જીવન પણ સ્થિર એવું થાય છે તથા હૃદય વિશે વારંવાર તે પાપનો વિચાર કરતા હોય નિત્ય અથેજ અસે જયા મહિના ની ધર્મ થી રહીત ભાવતા વિચારતા કેટલીક રીતે સમય પોતા નીચે આવે છે જેને કરવું હોય તો મોટા પુરુષો અહીલા એવા ઉપચર્ગ બધા પરિવસ ના પ્રશ્નો જીવ સ્મૃતિ કરી મોટા પુરુષો જે વેદના ભોગવી હોય આપડે યાદ કરીએ ને તો આપડી વેદના હરકી લાગે તો અને તેમના વિશે રહેલો અખંડ નિશ્ચય તે ફરી હૃદય સમય પરિણામ ફરી ભૂત થાય અને વેદના વેદના કઈ કાળે વેદના એટલે શું સંયોગ દુખલો સંયોગ કઈ કાળે કાળે નિવૃત્તિ થાય ફરી તે વેદના કોઈ કરતી રહેશે દસ મિનિટ ચાર કલાક અઢો કલાક શાંતિ રાખો જતી રહેશે શું કર્યું યાદી રહી હોય એવા સમય જીવે જો તેનાથી પોતા પણ જાણી લીધું હોય જા લીધું કે હું આત્મા જાણેલું હોય છે ખેડૂતો નો હું અથવાથી ત્યાગ્યો હોય તો મોટું શ્રેય છે તથાથી દબાણું હોય તો કઈ પણ વ્યાધિ ઉત્પન્ન થાય તેવી ભાવના ભાવના જીવ ને નિશ્ચય એવું ઘણું કરી કલ્પન થતું નથી મહાધિ નો એ રૂડોપા છે જોકે દેહ નું તેવું મમત્વ ત્યાગવું ઓછું કરવું એ મહા દુષ્કર વાત છે તથા જેનો ધ્યાન કરવા નિશ્ચય છે તે વેવુત થાય નિશ્ચય ની ઉપર ભાર દીધો બેન હોય એના બાબો દેવી હોય એનું મૂકીલો નાવા જાય એનું મન ચિત ક્યા હોય ના આજ રીતે આપડે જો આત્મા ના વિલો મૂકાય બઉ ક્રિયા કરી થાય બહાર ને વિરો ના મૂકે એવી શક્તિ તો બધી છે નઈ મારું થઈ છે મૌડાઓ તો બળાઈ કરવી શું કર્યું કારણ કે એનાથી આપણે કલ્યાણ કરવા એટલે કે આ દેહ ના કોઈ કરવા પડે તો તે ઉપચાર દેહ ના મમત કરવાની ઈચ્છા નહીં પણ તે દેહ એક જ્ઞાની પુરુષ ના માર્ગ નું આરાધન કરી થઈ શકે છે તે દેહ ની રાજી નો મમતા છે તે મમતા છે એટલે પરિવાર ને ક્ષમતા દેહ ની સ્થિરતા છે સંસારી ખાતર પ્રધાન ભોગ હેતુ છે તે ત્યાગવો પડે એવા અર્થ કોઈ પ્રકારે તે દેહ બુદ્ધિ ન કરી જ્ઞાની ના શરણ માં બુદ્ધિ રાખી નિર્ભય પણ આને ગમે તેઓ કાગડા ભય ઉત્પન્ન થાય છે કે ભાઈ દાદા દાદી આવું એના શરણ હોય નિષેધ પણ આને એવું કામ હોય બધું મિલકત હરી જાય પડી જાય કે નથી આત્મા છે ને આપડો આત્મા છે ને બીજું બધું જતી હોય આત્મા છે વિચાર જ્ઞાન એ સર્વગ્રેજ નું બોલનું અને માટીગત નું કાંત સદ વિચાર આત્મજ્ઞાન એ આત્મગત પ્રથમ સાક્ષાત ઉપાય જ્ઞાની છે કે વિચારવી એ જ છે કહીએ છીએ તો કે આ કહી છે એવું બોલ્યા તો જયારે તીર્શંકર બોલ્યા હશે ત્યારે ત્યાં હાજર હશે સાક્ષાત એ ઘણા વખત સાક્ષાત जी लोते भी रही गया कूरिया बता है चटनी दादा चटनी ખરો સક્ષમ ક્યાં ને કઈ ખરો સક્ષમ ક્યાં ને કે ભણેલા છે ને ત્યાં આગળ બધા જ છે તે કબૂલ કરે તારે સમજાય આત્મા કબૂલ કરે તો જ સાથે તો ત્રીસ ટકા છે કેટલા ટકા रहस्य शब्द शब्द बदरेवे नही वक्तव्य वस्तु है वस्तु के चार वेद चार वेद चार वेद भरी रहता वेद बोले અવણીય એ શબ્દ માં આવી શકે માટે રહસ્ય જ્ઞાની પુરુષ ની મય નિશ્દ રહસ્ય સૂક્ષ્મ અને સૂક્ષ્મ એ જ્ઞાની પુરુષ ના હૃદય માં માટે ગો ટુ જ્ઞાની હોવા જોઈએ પુસ્તક માં હોય ને ત્રીસ ટકા ગમે તેનું માહિતી પુસ્તક હોય કે પ્રભાવજી પુસ્તક એમાં ત્રીસ ટકા થી વધારે એનાથી આપડે પુર્ણાથી કહી દઈશું માનીએ શું થાય એટલે પ્રભાવજી એ તમે ખુબ કહ્યું કે જ્ઞાની સજીવ ની મૃત્યુ ના છે બધી વાત નથી એવું ખુબ કઈ ક્યાંક પછી પછી હોય તો પછી જો એમ કરતા મોક્ષ ના મળે મારી પાસે આવે છે હવે ગેરંટી સાથે આપે પછી આપડે શું વાંધો તકે આવડે જ્ઞાની મળી જાય તો તકે આવડે આવડે પણ મળ્યા પછી સાથે ના મળે આપડે સાહેબ ફરી આવ્યો જે મળ્યા એમ વધો છો સાધન એટલે શું સદીઓ અને મૂર્તિ પ્રત્યક્ષ એ સત્સાધન શું કય પાંચ આજ્ઞા બરોબર રહેવાય છે ગાજવીલવા જ્ઞાન સમજાય નઈ કોને ના સમજાય વિપરીત હોય ગાલબેલ બાંધો કરતા હતા આવું પહેણ નઈ ખોજ ગયા આ ચિત અપરણી છે કેવું છે કોઈ કોઈ હા નથી હોના જોડે પડેલું નથી સ્ત્રી જોડે ભણેલું કોઈ નથી એ વાત છે બોલીએ છીએ ને બોલી લઈ મેં કહ્યું મેં કઉ જ્ઞાન લીધેલા ફળ છું જ્ઞાની આજ્ઞા મળ્યું ણ કેવાય જ્ઞાની પુરુષ નું અહંકાર ખરાબ થઈ ગયો હોય તો અહંકાર વાળા આપડે ના કરીએ એટલે એનો વધારે આપડે ઉઠતા આપડે મુશ્કેલી મૂકી એ લોકો કરવા હિસાબ થી અને આનંદ થી છૂટા થઈ જાય આપડે પણ ઘણા કરતા મટી ગયા ને સામાન લાગે લાગે ન મિત્ર સમાન થઈ પડ્યો તમે ખરેખર કોણ કર્યું ના દિગંબર તમે નામ છે નાય નિક નાય તમે કોણ મારું ઘડિયા છે ઘડિયા ને આપડે વિદાય કરીએ ને તારી વચ્ચે મારું આવ્યા ને મારું નામ કહ્યું છે એટલે આપડે એને નામ જે નામ આપ્યું છે दिगंबर दिखंग, तो व्यवसाय साधन साधन है तो खरे खर हम दिगंबर छोड़े मान्य नही ले तुम्हें मानी लीधु ना જાણીએ બી કેન્દ્ર દર્શન થાય બાતું નથી ભગવાન સાક્ષાત આવે ને ચારે પર્વત જાય ને ભગવાન પછી જાય ભેગા થયા પછી જાય નઈ તારા લાગે એવું કરવું છે અલૌકિક હા અલૌકિક ભગવાન દ્વારા